તમે લોકો પૂછે પદાર્થ ની અનિર્ણય પણ સુખેજ ચાલ ભૌતિક સુખી બાકી માણસ સારું પૂછપાચે છે કે મારા ઉપર શાંતિભાઈ નો ઉપકાર છે કારણ કે સૌથી પેલું એમને મને પુસ્તક સમજાવેલ નાગરભાઈ શ્રીમદજી નો એમનો ઉપકાર હોય તો બાદિબાદી નથી ચાલે શ્રીમદ રાત્રે ગાડી બાકી ચાલે તરત જે જ્ઞાન પામે સંકેત પામેલ હતો એ પ્રભુશ્રી સંકેત લઈ ગયા પ્રભુશ્રી પ્રભુશ્રી શિષ્ય મળે છે એ જ્ઞારી જેવા શિષ્ય મળે છે એટલું બધું સ્ટેટ પ્રભુ શ્રી પણ કોઈ પાયો કેવા સરસારા એ તો લડે છે તારે ખબર પડે નાર વાળા તારી ના આવે ત્યારે આગાશ વાળા શું કરે છે પુષ્પા પૂછે છે કે તાર પ્રભુ શ્રી નો મોક્ષ થઈ ગયો ના એ તો થઈ જશે હું તાર તપાસ કરું છું કે નાર વાળા કાર્યવાળી ના આવે તો અમે કાપ વાળી કાપી નાખી બરોબર છે આપડે એ તો આ તો તારી કેટલા સારા હિસાબ હતા જ્યાં સુધી જ્ઞાન પામે ને ત્યાં સુધી માસ આ હિસક થઈ શકે વાણિયા ને વાણિયા મંદર મનમાં ગાળો પડે આ બાર પડે એવું કેટલો વખત કહી છે અહી છે મનમાં લાખ પડે કે મારે લાખમાં આવે અને આ તરદાપે કે ડિફરન્સ ન જો કોઈ નથી સરપે રોકડા વાળો હારો ભાઈ છૂટી ગયો હવે હું અમને ભાઈ તો થોડે તો છૂટાય નહીં ને સમજાયું એટલે અઢાર પછી પામે કપાઉ મુશ્કેલ કરીશું આ ગોટો કરવા નહી કહ્યું એનું વેદ ગોઈ ગોઈક કયા કવા છે શ્રીભદ્રાથ કહ્યું કે આ સાધુ અધુર કરી અને ક્રિયાઓ કરે શું કે છે ક્રિયા જળ થઈ ગયા ક્રિયાધળ થઈ ગયા કે ત્યાં આપી ગા કર્યા અને બધા બીજું બધું ગા કરે એક જ જાતનું દસ ચાલીસ કલાક ચાલ્યા શક્તિ તો ત્યાં સુધી એક જ બોલાય તો શક્તિ રે બે અઠાણ પછી શક્તિ કરા એ ગાવા દાદા અમે નવ કલમો વાળા પતિ રોજ બોલ્યા કરીએ તો એમાં શક્તિ ખરેખર તમારે તો તમારે તો નવ કલમો બોલો નઈ એ તો પ્રતિકોણ છે એ નથી અને આ પ્રતિકોણ નો તમે પેલી આત્માની સુધેજ એ છે ને કારણે તે આપણે જે રોજ બોલવાની વાતાની કઈ છે એ તમે રોજ બોલબોલ કરો તો બહુ હાવ પોતે પોતાના ગુણ ને પોતે પોતાના ગુણ ને પોતાના બોલે છે આ તો ગુણ હોય પોતે બોલે છે જય સ્વરૂપ સમજાવ્યું ને પામે દુઃખ ને સમજાવ્યું છે પગ લાગો છે સમજાઈ ગયું હોય તો કઈ એ લાગે સ્વરૂપ સમજાયણ થઈ જાય તો બોલી છે અમને તો હવે જ્ઞાન નું સ્વસ્વ મળ્યું તમારે બોલવાની જરૂર છે આ તો કોને બોલવાનું તું કે જેને દ્રષ્ટિ આપી હતી કે ભાવી પ્રભુ શ્રી ને સંભાવ કે ભાઈ તમે આ નથી આ આપો એટલે શબ્દ થી જ દિ આપે શબ્દ અને ગુણ થી એટલે પેલા ને દ્રષ્ટિ પહોંચી તાર નહીં થતે થોડા સૌભાગ્ય બોલ્યા કે બે જુદો છે એવું લાગે છે એમને તો શબ્દ માં સમજાવેલું અને એ લોકો સમજ માં ઉતરેલું આપણે અનુભવ નતો આપણને તો દાદા એને સાક્ષા કરાવી દેશે આપડે હવે બોલવાની સમજાયું અનુભવ માં આવી ત્રણ બીજી કોપીઓ કરાવી હતી અસલ કોપી કબડે પણ કોપીઓ છે તે એક સ્વભાવ બહેને એક અંબાળ બેને અને ત્રીજી છે તે આપણા જૂઠાવી માટે જૂથાવીધી સૌભાગી ડુંગર થી ઘોસાય મિત્ર થાય ને તમારું જે અમર છે અમને માટે જે અમૃત છે તે બીજાને પોઈજન છે બીજાને અપાય નહીં આવા નહીં ભૂલ થાય એને પ્રતિકૂલ કર્યું પોતે આ એ જો રોજન થઈ ગયું છે જો સમજાયું હોય તો જ બોલાય શું કરે આમ તો દરિયા સમજાય ના બોલાયા કહ્યું બોલ્યા પો છપાઈ ગયું મારી પડે રાખે પડે સમજાય છે કેટલું બધું ભયંકર કોને સમજાય ને એ કે પાછળ જોવાની શક્તિ એક પણ લડુ તારી પુન્યા જવા જશે કે વિરોધાભાસ ના હોવું જોઈએ કેવું જાતિ કાપે તો એ થતે તરબુચે હોવું જોઈએ જેટલી કેસીઓ પાડી તરબુચી હોય આપે એક રીંગડા એક કાયેલો આવે પછી પાસે બીજી કાંઈ માસ નીકળે છે બે ચાર જગા એ માસ નીકળ્યો વડે જુદો કાઢેલો છે પછી બીજો તે પાછા અહીં નો લઈ ગયા આપડે પાંચ અને છી શું કે છે આઈને એમને જ્ઞાનનો દિવસ હતો ને એ ઉભા ઉભા મળીને પછી લાભા થઈને જય સ્વરૂપ સમજાવીને સમજાવી દે એમ ગાકા કર્યા કર્યા પછી મને કેવું છે મેં શું કયો જેવું છે ત્યાં મૂકવા મૂક્યો આ સાયલેન્ટ ગોઠણી કરતા આ ગુરુ થઈ ગયો હવે જ્ઞાન આવી એ સમજી ગયું હું એ મને એટલે સાધુઓનું પણ જ્ઞાન અપાયું હતું એમને અને સાધુઓને કહ્યું કે દાદા પાસે જ્ઞાન લો સાધુએ જ્ઞાન લીધું પછી મને કહેતા હતા કે મને તો કોઈ જગ્યાએ એ જગ્યાએ બે હાજ્યો તો હું મારીનું કલ્યાણ કર્યું કે પૂજાવાળી કામના ખૂટી નહીં એટલે મેં રાજકોટ ના બધા ભેગા થાય ને દાદા ત્યાં અહીં છે એવું કે પેલા પછી દાદા કરતા ઊંચું છે એવું કે પુસ્તક છાતી કે ચાલે અમુક દાડુ ચાલુ થાય છે ગપ્પા ચાલ ચાલે મૂળ મૂળ એક માણસ બધા જ્ઞાની હવે એ જ્ઞાન ના હોય આત્મજ્ઞાન તો હોય ને પણ સુધારસ આપવા સુધાર એટલે સુધાર સ્વીકાર તો આ જીભ છે તાવે અથવા અને પછી રસ જમી એનાથી માણસ શાંત બહુ થઈ જાય પ્રભાવ જે સુધારાસરેલું ખરું સુધારા પણ એને લખ્યું છે સુધારાસ એ કઈ મુખ્ય વસ્તુ નથી આ તો મુખ્ય વસ્તુ આત્મા આવતીક થાય તો સુધારસ તો હિન્દુસ્તરા કરે તો હા સુજ્ઞાંત બાળકો છે કે સુધારસ એટલે પૂજનિક રસ અને શુદ્ધ માં રસ ઉત્પન્ન થવો એ તો બધું સાયન્ટિફિક આધારે થયું પ્રયોગ એ તો કોઈ ને થાય ને કોઈ ના થાય પણ એમાં કયું હોય ને આત્મા ના જાણે હવે તેમાં સતત એ પેલા અહીંથી કઈ ને તમે ઉભું કર્યું દૂપિયા ભેગા કરી દસ લાખ ભેગા કરી પાછા પૂજા જોયું ના ફાવ્યું એટલે પાછા એ આવતા ગયા મું મુંબઈ એ આવતા ગયા મુંબઈ માં રહ્યા છે ભલી વાર માલ દુકાનદાર ની કેમ હતી માલ ક્યાંથી લાલ માલ છે નહી નવ નીકળતો નથી જૂનો જૂનો માલ નીકળ્યા ઘરે કેટલા સારા ઘરે ગયા પૂજાવાની કામ ના ભીક્ષા પૂજા આપણે મણિક વાત કરીએ ના ગમે આવું ના ગમે એ તો શું કે છે દાદા હોય તો અહી અઘા થાય ને એમને ચબાવવું કે અક્રમ છે એવું જાણે અક્રમ તો આ જ હશે ને કે બીજું શું હશે બાકી મારી બે ખુશું કેવડાયું આવું જોવા મને અગાસી મને ભાવ ખરો મારી પછી બહુ ભરો તેય પુણ્ય કાચું શાંતિભાઈ ઘણી બી બધા મરી ના શકે હોઉં ખરામાં અને મારી બધે ભાવ બહુ બહુ સખત ભાવ મારે જુવા દે 4 હવે છે એટલે ટી માં તો તાર શાંતિબેન મણી ને કૃપા કરો ને એટલે થોડા માટે રહી જાય લાગતી જાય છે એનો ભાઈ ડોક્ટર તો એ તો પડતો તાર બહુ ખુશ થઈ જાય દીકરી અહિયા ધરાશ માં છે પોતે ઉભા રે ભાઈ ફેરવેલા મેટ્રિક પાસ થયા છે અને સડ માં દુ ભણીએ વિઠલભાઈ ડોક્ટર દાદા ભરૂચ થી આવ્યા કોઈ સાધુ કે સંતને મળ્યા છે એમને કઈ મેડિટેશન કે આત્મયોગ કે કઈ એવું શીખવાડ્યું કુંડળી ની યોગા નું પછી બેસી ગયા ખાય નહીં ના પાડ્યું ભયંકર જોખમ છે જીવતો રે તો એ બઉમ અરુણભાઈ પૂછે છે કે કૃપાળુ દેવ જયારે ગુજરી ગયા બે અંગુઠો હતો એમાં ભક્તો ની શોધ કરે છે સાયન્ટિસ્ટ ને શોધ કરો પછી ત્યાં આગળ પાંડીચેરીમાં અજવાડું ભેગ્યા છે આ પણ એ ભક્તો ની તિયરી છે આ બધું મને આવું બધું કોણું દેખાય દાદા મંદ એ મોટું અજવાળું દેખાય ગયા પેલા ક્યારે મને દેખાય ને પણ હંમેશા ભગવાન માટે બહુ પ્રેમ હોય ને એટલે બધું દેખાય આવું બધું એટલે અંગૂઠા માંથી અગ્નિ નીકળી એ બધું એક બધું કે મને આવા કલર દેખાય છે તો કે તમે ગેસ કયો નથી તપડે છે આડે મળી નથી ના ચાલે હવે બધા સાધન ભલે રહ્યું બરોબર છે ખાવાના ખસુર એવું જવાનું છે હા આજે જવાનું છે આજે ક્યાં જવાનું હાજર દેદા સાથે છે ના નથી ઉતાવ ઉતાવળું કામ કરી દેખ્યું બચે oh. <coughs> <coughs> <coughs> <coughs> <coughs> <coughs> <coughs> એની ચેપ ચાલ ચાલ ચાલ ચાલ પાંચ આજ્ઞા સમજી ગયો ભાઈ પછી એ તો પ્રશ્ન તો બુદ્ધિ ના ઉછાળામાં વિકલ્પ વધે જ્યાં પણ એનો શાંત કરવા હરવો નહીં જવાબ આપીએ બુદ્ધિ નું આત્મા ધોવાની તાક્યો છે આજ્ઞા જ ફાળવા લાગે પછી દહી રે જેટલું જ્ઞાન લીધા પછી પાણી આજને પાડવાની ભુલાભાઈ પૂછે છે ના લીધા પછી આગના પાડીએ આપડે એટલે પાણી છટવા જેવું જ ને આગને પાડવાની કે બીજું કશું ઓકે આગના જ પાડવાની કે બીજું કશું કરવાનું એ કરવાનું કે છે અમારો એ પૂછે છે કે અમને ખ્યાલ નથી તો કેટલા ટકા આજના પાડીએ છીએ અને અંદાજ આવતો નથી એમ मैं चिंता वो गोगड़े पड़े प्रतिकोण ना पड़े भूलो तो थे वार्डी कोई जो आम थी जाए कतिकोण करे आज्ञा मतलब क्रम खड़ो के तो मांगी ली है बरबर કે ભૂલ અમારી જ છે આ વસ્તુ ની બનવી જોઈએ કેટલો વખત સાબરજી ના છે ને સાબર ના છે પોતે શબ્દો પોતે ગાય ને પોતે શબ્દો હોબનાર જુદો અને જોડનાર જુદો જોઈએ પદો બોલ એમ કહે ને પદો વાંચવા જાય પછી નીચી ભૂલ થઈ હોય પછી બીજે બીજે કઈ નથી હા જેકારો જો આત્મા હર થશે વાંચનાર પીડી આત્મા વાસના તમે સમજાયું એક એક પર કરી લો ભગવતી વાસદે દેખાય છે નહીં બરોબર એટલે બધા દેખાય છે અમારે જે કરીએ છીએ તમને દેખાય છે અંદર તો મારો નાતા દરબાર કે છે કે આગળ લખે આખો વાંચી અને તમે દેખાવ એવું એને વધારે આ હું ના દેખો પેલું વંસાય તો બહુ ચોખ્ખું પ્યોર વંશાવું છું પ્યોર શબ્દ હું ના દેખાઉ પછી મને દેખાતો બીજો રસ્તો હોય છે પણ નહીં ઠીક ભેરભેર ના કરવું આ દેખવા રસોઈ દીર્ઘય બધું શું બધું આ બે કરો બીજું પણ જય સચિદાનંદ સચિદાનંદ ને ને પટેલ હતો પણ નીચે થાય હોટલ જેવું ચાલતું નથી રામભાઈ આપણું જ હા હું એ જ પૂછા બા ભટ્ટ પણ લખાવે પણ જાય નઈ ભટ્ટ્રી મજા આવે એ પણ બહાર તો લોકો ભગવાડું દેખાય છે ને છોકરા એકનાથ મારી ઉંમર ના તો મને કેવા શું કરો પેલું બારણવાસી ક્યાં ત્યાં આવતા બનશે વાર ખુલ્લું રાખે છે રાજ કુસુમ બેન કે છે કે ક્ષત્રિયો એમ કહી દે કે ચાલતી થા બારણા ઉઘાડા છે એમ બારણા વાસવા ના દેશે કેવું ભાઈ એટલે આ વાણી અમને નામ ઘટશે એના કરતા લડવું હોય મને લડે લડ્યા ચાલે નથી ફરજીયાત મરજિયાત હોય તો લડે પહેલા તો એવું લાગતું હતું કે ફરજ છે ફરજ છે એટલે હું ફરજ બજાવું છું બજાવના વાળા મોટા જોર મોટા ફરજ બજાવનારા હવે તો મારી ડ્યુટી એટલે મરજીયાત પૂછતા મરજીયાત શું હે કે આ બધું ફરજીયાત એટલે ખબર જ ના હોય ને આ તો બધી મરજીયાત છે કે અગાઉ જગતે આવું જો આપને પૂછાનો તેડે જ આપણે પાસે તેને મરજાયા ને ફરજાનું